્યા કુર શબ્દજી તર્વાત્મજ રાજચચંદ્રમહ વંદે તત્વલોચન દાયક પ્રભુત અનંત કૃપા જ્ઞાનીઓની છે તેમણે સ્વયં મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરી જગતના જીવોને તે મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે અનંત જન્મમરણ કરતો એવો આ જીવ સંસારની અંદર અથડાય છે ત્યારે જ્ઞાની પુરુષોએ એને તરવાનો માર્ગ એને સંસારના બંધનથી છૂટવાનો માર્ગ એને જન્મ જરા મરણના દુઃખોના નાશ કરવાના માર્ગની પ્રાપ્તિ આ જ્ઞાની પુરુષોએ કરાવી છે એવા જ્ઞાની પુરુષોના ઉપકારનો કોઈ બદલો આપણે વાળી ન શકીએ જ્ઞાનીની ભક્તિ એ જ આપણે કરી શકીએ છીએ આવા એક પરમ જ્ઞાની વર્તમાન કાળના સમયજ્ઞ આત્મજ્ઞ અને તત્વજ્ઞ એવા શ્રીમદ રાજચંદ્ર પ્રભુએ મહાવીરના બહુલોપ થયેલા માર્ગને પૂર્ણપણે યથા તથ્ય જેમ છે તેમ સ્વરૂપમાં વિતરાગ માર્ગને પ્રકાશિત કર્યો નિર્ગ્રંથ માર્ગને પ્રકાશિત કર્યો આ જીવ એને આખરે શું કરવાનું છે આપણે તો ક્રિયાકાંડમાં વિધિ વિધાનમાં અને કર્મકાંડની અંદર રંગરાગમાં એટલા બધા ધર્મના તત્વથી દૂર નીકળી ગયા કે આપણે સેના માટે ધર્મ કરવા આવીએ છીએ એ પણ આપણે ભૂલી ગયા પથમાં ચાલેલા લોકો પથભ્રષ્ટ થઈ ગયા કૃપાળુ દેવે આત્મસિદ્ધિના પ્રારંભ ની અંદર કહ્યું વર્તમાને આકાર માર્ગ બહુ લો વર્તમાન કાળમાં જગતના જીવો કાળના પરિબળના કારણે મોક્ષ માર્ગ બહુ પ્રકારે લોપ થયો અનેક પ્રકારે વિતરાગનું શાસન છેદ વિચ્છેદને પામ્યો છિન્ન વિચ્છિન્નતાને પામ્યો અને મત અને ગચ્છના આગ્રહથી આખો માર્ગ ઘેરાઈ ગયો ગુરુઓ પણ એની અંદર જુઓ ત્યાં મતની વાત એટલી બધી પ્રબળ થઈ ગઈ કે એકાંતના આગ્રહમાં વિતરાગનું અનેકાંત શાસન ભૂલાઈ ગયું આનંદગનજી એ પોકાર કરીને કહ્યું અભિનંદન જીન દરિષણ તરસિએ દર્ષણ દુર્લભદે મત મતભેદે રે જ્યાં જૈપુ છિ સહુ થાપે અમે અભિનંદનજીન દર્શન તરસીએ આવા મહાત્મા અવધત યોગી આનંદગન પોકાર કરીને અરણ્ય ની અંદર પોકાર કરે છે હે અભિનંદન સ્વામી તારા દર્શન દુર્લભ જ્યાં જ્યાં અમે પૂછવા જઈએ છીએ સૌ પોતાની દુકાન માંડીને બેઠા છે સહુ થા પે અહમે બંધનથી છૂટવાનો માર્ગ કોઈ કહેતું નથી સૌ એ પોતાનો અગ્ર પકડીને બેઠા છે બસ આ મર્યાદા આ સંકીર્ણતા બસ આ જ માર્ગ આખરે ધર્મની આરાધનાથી આત્મતત્વની ઉપાસનાથી શું જોઈએ છે પત્રાંક નવસો ચોપનની અંદર આ પરમ પુરુષે આપણને એ લક્ષ્ય કરાવી દીધું કે યોગીઓ પણ જેણે પોતાની બધી સંસાર તરફની બહિર્વૃત્તિને અંતર્મુખ કરી છે એવા યોગીઓ એ પણ શું ઈચ્છે છે તો કે આત્મ સ્વભાવને ઈચ્છે છે અનંત સુખ સ્વરૂપ એવો આત્મ સ્વભાવને ઈચ્છે છે અને એ તો અગમ્ય છે એને અવલંબન વિના એ પ્રાપ્ત કરી શકાય એમ નથી પણ પ્રભુ આ આત્માને અમે જગતમાં ક્યાંય જોઈ શકીએ જાણી શકીએ જેથી અમને કંઈક શ્રદ્ધા આવે કે આત્મા જેવી કોઈ ચીજ જગતમાં છે આ અમૂર્તને અરૂપ આત્મા આત્મા વાત કરીએ છીએ તો નજર સામે કાંઈ આવતું નથી તો કે હા જીન પદથી દર્શાવીઓ તે સ્વરૂપ પ્રકાર અવલંબન છે આત્માને પૂર્ણ સ્વરૂપની અંદર હશે ચેતનાને પોતાના શુદ્ધ સ્વરૂપમાં જોવી હશે તો અર્યુપમાં જીનના સ્વરૂપમાં વિતરાગના સ્વરૂપમાં સ્વરૂપ જોઈ શકાશે યોગ્ય અને ઈચ્છે છે કે આવું આ જીનેશ્વર ભગવંતો આ જે સિદ્ધ આત્માઓ થયા છે એ બધા અનંત સુખમાં વિરાજિત છે એવી પદ પામવા માટે આ દેહની અંદર હોવા છતાં એની જે આત્મદશા પરિપૂર્ણ રીતે છે એનું અવલંબન છે ગઈકાલે આપણે વિચાર્યું હતું આત્મ સ્વભાવ અગમ્ય આ આત્માનો સ્વભાવ અગમ્ય છે સામાન્ય જનથી જાણી ન શકાય કારણ કે આપણી પાસે જાણવાના જે સાધન છે એ અપર્યાપ્ત છે આપણી પાસે આત્માને જાણવાનું કોઈ સાધન એ જ્યાં સુધી દેહદશા છે ત્યાં સુધી નથી એટલે આગળ હવે જીનપદથી દર્શાવ્યું એ આત્માને જિનેશ્વરના સ્વરૂપથી આત્માનું સ્વરૂપ બતાવ્યું છે અરિહંતના સ્વરૂપથી એ સિદ્ધપદ બતાવ્યું છે બાકી સિદ્ધપદ લક્ષમાં ન આવી શકે એની સામે અવલંબનની આવશ્યકતા છે અને એ અવલંબન અરિહંત પદનું અવલંબન છે જે સયોગી સ્વરૂપ છે આગળ આપણે બે ગાથાનું કાલે વિચારણા કરી એ પત્રાંક નવસો ચોપનની બાકીની બીજી બે ગાથાનો આજે વિચાર કરીશું કૃપાળુ દેવ લખે છે તે સુખ દા આ જિનપદ જે કહ્યું છે એ જીનપદ અને નિજપદ એમાં એકતા એમાં કંઈ ભેદભાવ નથી એક જ છે જેવું જિનપદ પૂર્ણ શુદ્ધ છે એવું જ દ્રવ્યની અપેક્ષાએ આપણામાં રહેલું નિજપદ પોતાનો આત્મા પોતાની ચેતના એ જ પ્રકારની છે જેવી જીનની ચેતના છે કર્મોના આવરણ છે કર્મોના આવરણને કારણે આ આત્માનો જે સ્વયં જ્યોતિ પ્રકાશ જેવો જોઈએ તેવો આપણને અનુભવાતો નથી જેમ એક દીપક હોય અને દીપક ને ચારે બાજુ આવરણ છે કર્મથી આવરિત થયેલો આ જીવ એનું સ્વરૂપ તિરોહિત છે જ્ઞાની પુરુષ કહે છે કે એને આવૂત કરવાનું છે તિરોહિતમાં જે આવરણ છે તેને દૂર કરવાથી એ સ્વયં જ્યોતિ છે એને કોઈ પ્રગટાવવાની આવશ્યકતા નથી એ પ્રકાશિત જ છે જરા અંતર્મુખ દ્રષ્ટિ કરવી પડે તો એ અંતર્મુખ દ્રષ્ટિ કરવા માટે મોડલ જોઈએ કે આવું કોઈએ પ્રકાશિત કર્યું છે ખરેખર આત્મા છે કોઈએ પ્રગટ કર્યો છે કે આ બધી વાતો છે ઇઝ ધીસ એ મિથ રિયલ આત્મા છે કે પછી તમારી બધી વાતો જ છે ઇટ ઓલ ટોલ ટોક લાઉડ થિંકિંગ પ્રશ્ન આવે અને જગતના જાગતિક જીવોને લાગે કે મારે પુરુષાર્થ કરવો છે મારે જો આની અંદર મહેનત કરવાની છે પરિશ્રમ કરવાનો છે પણ મને એટલું તો તમે કહો કે છે વસ્તુ છે વસ્તુના અસ્તિત્વની જો મને પેલા ખાતરી થાય તો એને માટે ગમે તેટલો ત્યાગને સમર્પણ કરવું હશે તો હું પાછો નહીં પડું પણ મને તમે પ્રતીતિ તો કરાવો કે આત્મા જેવો કોઈ પદાર્થ આ વિશ્વમાં છે ज्ञा के जिनपद ने जो सहयोगी स्वरूप ने जो तीर्थंकर विराग परमात्मा ने जो केवल ज्ञा जो आधा सहयोगी छता एमने पूर्ण चेतना केवी प्रकाशित है अबंध स्वरूप अंदर एने चार घाती कर्म नो नाश कर स्वरूप ज्ञानी के स्वरूप है ये स्वरूप तारू है મારો પોતાના આત્માનું સ્વરૂપ આમુજ જ થઈ શકે એમ છે ધીઝ ઇઝ માય પોટેન્શિયલ ડેવલપમેન્ટ આઈ કેન રીચ ટુ ધ પરફેક્શન આવી એક શ્રદ્ધા આવી એક પ્રતીતિ આવી એક અંદરથી ખાતરી જ્યારે જીવને થાય છે ત્યારે અહેસાસ થાય છે ધર્મના સ્વરૂપને સમજવા માટે કે હવે પુરુષાર્થની દિશા લગાવીએ કૃપાળુ દેવૈયા એટલી સરસ કરુણા કરીને કહ્યું છે કે જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં સમ જે સમગુ આજ્ઞાજી ન દશા દેહારી છે એનું અને મારી પોતાની નિજપદ છે એનું એકપણું બતાવ્યું આત્મસિદ્ધિમાં કહ્યું કે સહયોગીપણું પણ જયારે મટી જાય એના આયુષ્ય પૂર્ણ થાય અને દેહ છૂટી જાય પછી તો કે પછી તો એ અરિયંત સિદ્ધ થાય તો કે સર્વજીવ છે સિદ્ધ સમ તું જીન સમ પણ છો અને સિદ્ધ પણ છો નમો અરિયંત સિદ્ધપદ અમૂર્ત અરૂપી નિરાકાર નિરંજન હોવાને કારણે પ્રતિમાં આવી નહીં શકે અને આપણી આ ઇન્ટેલેક્ચ્યુઅલ નો વિષય નથી ઇટ બિયોન્ડ ઇટ આપણે આપણા તર્ક થી વાદ વિવાદ થી વિત થી આ પરમ તત્વ છે જે પરિણતિ છે સમયે સમયે આત્મતત્વની એ ઉપયોગની પરિણતિને અંદરમાં વાળવામાં આવે ત્યાર પછી જ્ઞાનીના વચનના આધાર ઉપર જયારે ચિંતન ધારા થાય અને ઉપયોગ ઉપયોગમાં એકતા થાય તે સમયે તને આત્મ સ્વરૂપની પ્રતીતિ થશે અને એવું આ દેહધારી સ્વરૂપ છે એ જીનપદ છે એ જ નિપદ છે અને એ દેહધારી પણ મટી ગયા પછી સિદ્ધપદ છે એ પણ બધા જીવો સિદ્ધપદ સમાન છે સર્વ જીવ છે સિદ્ધ સમ પણ એની શરત એક જ છે જે સમજે તે થાય જે સમજે તે થાય વાંચે તે થાય જાણે તે થાય સાંભળે તે થાય સમજણ સમજણ એટલે મારું વાંચેલું સાંભળેલું જાણેલું ત્યાર પછી એનું ચિંતનનો પરિપાક થાય અને મારી પોતાની જે અન્ડરસ્ટેન્ડિંગ મારું પોતાનું જે ગ્રહણ છે આ સમજણ છે સમજણ ઇઝ ઓલવેઝ પર્સનલ ઇટ ઇઝ એ સ્પેસિફિક તમારી સમજણ જુદી હોય મારી સમજણ જુદી હોય તમે એક જ સાંભળ્યું હોય મેં એ જ સાંભળ્યું હોય તમે જે વાંચ્યું એ જ મેં વાંચ્યું હોય અને તમે જે વિચાર્યું હોય એવી જ પ્રકારે હું કદાચ વિચારું પણ સમજણની અંદર ફેર પડે જાણવું વાંચવું સાંભળવું આ બધા ઉપક્રમ છે પણ સમજણ દરેકની પોતાની છે એક નાના બાળકને પણ પોતાની સમજણ છે અને એક બુઢા વડીલને પણ પોતાની સમજણ છે અને આ સમજણ ઇટ ડિફર્સ પર્સન ટુ પર્સન ઇન્ડિવ્યુઅલ ટુ ઇન્ડિવિજ્યુઅલ અને આ સમજણ જયારે બરોબર જ્ઞાનીનો આશય જયારે આપણે સમજાય છે જ્ઞાનીના વચનનો ભેદ જયારે સમજાય છે જ્ઞાનીના વચનના રહસ્ય આઈડેન્ટિકલ થાય છે ત્યારે સ્વરૂપની પ્રતિ થાય છે ત્યાં સુધી આજે એની જે સમજણ છે અને એ સમજણથી જે વાત કરે છે જ્ઞાનીના વચનો આપણે વાંચીએ છીએ પણ એની જે આશયથી વચનો કયા છે તે આશય વિના આપણે આપણો મત અંદર જોડી દઈએ છીએ આ સ્વચ્છંદી પોતાની બુદ્ધિમત્તાથી તર્ક થી સમજવા પ્રયત્ન કરે છે જ્ઞાનીના વચનને અને ક્યારેક એ સમજણ લૌકિક ભાવમાં આવી જાય છે અરે ભાઈ અલૌકિક વાત છે માત્ર લૌકિક ક્યાં લાવ્યો સમજણ આખો માર્ગ સમજણનો છે ઉદેક ઉષ્ણ જેવો આ સંસાર રહે તેમાં સમજણ મોટું સાર છે આખો જે સાર છે તત્વજ્ઞાનનો એ સમજણ છે બે શાસ્ત્ર વાંચો કે પાંચ શાસ્ત્ર વાંચો પચીસ વાંચો કે પચાસ વાંચો શાસ્ત્ર જેટલો અભિનિવેશ હોય એટલો વાંચી નાખો બધા શાસ્ત્ર પણ સમજણ ન આવી તો ઝીરો સમજણ હોય નો રિસેપ્શન નો ગ્રાસપિંગ કોઈ ગ્રહણ શક્તિ નથી અંદરનું જે મનોમંથન થવું જોઈએ ચિંતન થવું જોઈએ ચિંતનના પરિપાક રૂપે જે અંડરસ્ટેન્ડિંગ ડેવલપ થવી જોઈએ ઇટ ઇઝ બિયોન્ડ વર્ડ્સ એને શબ્દમાં પણ સમજાવી નહીં શકાય અને કૃપાળુ દેવ કે છે આપણા અનંત સંસારના પરિભ્રમણનું કારણ સમજણનો અભાવ છે આત્મસિદ્ધિનો પ્રારંભ ક્યાંથી સ્વરૂપ સમજાવ્યું તે પદ નમું શ્રી સદગુરુ ભગવન પ્રભુ અનંત દુઃખ જે હું ભોગવી રહ્યો છું અનાદિકાળથી અનેક પ્રકારના જન્મ મરણ લઈને એનું એકમાત્ર કારણ સ્વરૂપની સમજણ નથી હું એમ આઈ મારું સ્વરૂપ શું છે શું સ્વરૂપ છે મારું ખરું આ ખરું સ્વરૂપ શું છે એની સમજણ નથી બાકી બધું ડાપણ છે આપણી પાસે દુનિયાભરનું ભગવાન કેવા હોય ને ક્રિયા કેવી હોય માર્ગ કેવો તારી પેલા આ બધું ડાપણ મૂકી દે તારી સમજણ શું છે સ્વરૂપ વિશેની પોતાના સ્વરૂપ વિશેની સમજણના અભાવમાં જીવ આ પ્રકારનું ડાપણ કર્યા કરે છે અને માર્ગ દૂર ને દૂર જતો જાય છે અને તાળુંદ બંને નથી કઈ લક્ષ થવાને તેહ નો છ દ્રવ્ય લોક છે એની અંદર એક જીવ દ્રવ્ય છે અને બાકીના પાંચ અજીવ દ્રવ્ય છે એમાં અનંત એવા જીવ દ્રવ્યો દરેકે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે સ્વાયત્ત છે પોતાની રીતે પૂર્ણ છે एवा जगतना अनंत मुश्किल जड़नो अजीव नो, अने अजीव પ્રકારની સ્થિતિ થઈ ગઈ પરમ કૃપાળુ દેવે આ વાતને કેવી સરસ રીતે મૂકી છે ગ્રૂપીરૂ વાત જીવ બંધન જાણે નહી કેવો જીન સિધા તો જુઓ આ અરૂપી રૂપીની સાથે સંઘમાં આવ્યો છે અને એ સંઘ એને બંધન રૂપથી આ જીવ જાણતો નથી એને જાણતો નથી કેવી અચરજની વાત છે આ જગતની અંદર કે અહીંયા જળ તત્વ એ આપણા ઉપર પ્રભાવી થઈ ગયું છે અને ચેતન એ ઢીલો ઘેસ જેવો થઈ ગયો છે ભગવાન મહાવીરે પણ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ત્રીસ વર્ષ સુધી દેશના આપી કેટલા કર્મો બાંધા હશે એક પણ નહીં જો કર્મો બાંધે તો એને દેહ ધારણ કરવો પડે પ્રાપ્ત કરી લીધી નિર્વાની અવસ્થાનું ધારણ કરવા પણ રહેતું નથી તે પછી ત્રીસ વર્ષ જીવે પચાસ વર્ષ જીવે પાંચસો વર્ષ જીવે કે લાખ વર્ષ જીવે અને મનુષ્ય દેહધારી છે પંચેન્દ્રિય છે સંઘની છે એક પણ વસ્તુ એમાંથી ઓછી નથી થઈ અને છતા લાખ વર્ષના એના વ્યવહાર જીવનની અંદર પણ એ અબંધ અવસ્થામાં છે પૂર્ણ ચેતના પ્રકાશિત છે આવું જીન સ્વરૂપ મારું પોતાનું છે આવું મારું નિજ પદ છે એ નિજ પદમાં કોઈ ભેદભાવ નથી જે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત ચારિત્ર અનંત સુખ અનંત વીર્ય આ જે જીનના અંદર આ બધા ગુણો છે એ જ આત્માના બધા જ ગુણો મારામાં પણ છે નિજ પદમાં એટલા જ છે એ પણ ઓછો નથી આ જીવને જ્યારે કેવળ જ્ઞાન થયા ત્યારે જ્ઞાન ઘસાયેલું હશે અધૂરું હશે અપૂર્ણ હશે આ જીવને જયારે કેવળ જ્ઞાન થશે ત્યારે એનું દર્શન ઓછું હશે બિલકુલ નહીં દર્શન જ્ઞાન તું અવ્યા બાધ સ્વરો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વય સુખ ધામ કર્ઞાન અનંત દર્શન તારું સ્વરૂપ તો અવ્યા બાદ છે જગતના ગમે તેટલા સંગ ગમે તેટલા વર્ષોના કર્યા પણ છતાં સ્વરૂપ બાદ પામતું નથી All all characteristics and all properties remains intact. પણ જો સંઘથી રહિત થાવનથી મારી પૂર્ણતામાં કોઈ વાતે એ અધૂરી નથી પદ એકતા ભેદભાવ નહીં કઈ લક્ષ્ઞાન રજડ્યો છો તો પણ તું અપેક્ષા એ પૂર્ણ છો દ્રવ્યથી પૂર્ણ છો પરિપૂર્ણ છો કૃપાળુ દેવે પત્રાંક એકસો માં કહ્યું તમે પરિપૂર્ણ છો એ માનો અને બીજાઓની અનુકંપા કરો પત્રાંક એકસો તેતાલીસ તમે પરિપૂર્ણ છો એમ માનો સાહેબ અમારે તો ક્યાં પૂર્ણતાની વાત કરવી એટલા એટલા પ્રોબ્લેમ્સ છે અમને એમ લાગે છે કે આ ખૂટે છે ને આ ખૂટે છે ને આ ઘટે છે ને આમ નથી મેળ્યું ને આ નથી મેળ્યું ને હજી તો અહીંયા રહેવાનું બાકી છે ને ઓલાને મળી ગયું ને હું રહી ગયો અને પરિપૂર્ણને કોઈ દિવસ એવું છે જ નહીં કે ઓલાને મળી ગયું હું રહી ગયો તો પછી પરિપૂર્ણનો અર્થ શું બઉ સરસ આ આત્મા છે આ દ્રવ્ય છે આત્મ દ્રવ્ય પૂર્ણ છે પરિપૂર્ણ છે કોઈ વાત નથી અને સ્વયંપૂર્ણ છે એની પૂર્ણતા માટે કોઈની આવશ્યકતા આવી પ્રકારનું જે સ્વરૂપ છે ઘણા વર્ષો પેલા સો વર્ષ પહેલા અહિયાં શિકાગોની અંદર વિશ્વ ધર્મ પરિષદ ભરાયેલી હતી તે સમયે ભારતમાંથી સ્વામી વિવેકાનંદ અને બિરિચંદ રાઘવજી ગાંધી અહીંયા ભારતીય દર્શન અધ્યાત્મ દર્શનનું પ્રતિનિધિત્વ કરવા આવેલા અને તે સમયે વિવેકાનંદે જગતના આજે ધર્મસભાની અંદર બેઠેલા ચાર વિદ્વાનો સામે કહ્યું હતું કે અમારી માન્યતા ઇચ સાઉ પોન્શિયલી પ્રત્યેકે પ્રત્યેક જીવ દિવ્યતાનો અંશ છે એક દિવ્યતા છે ઇઝ અ ડિવિનિટી ક્રિસ્ટનિટીમાં કે ઓ સિનર્સ ચર્ચમાં જઈને પહેલી વાત કરવાની કેનિફેસ્ટ માય પરફેક્શન હે પ્રભુ મારી જે અપૂર્ણતા છે એને દૂર કર મારી જે ક્ષતિઓ છે એને દૂર કર પણ શ્રદ્ધામાં તો પ્રભુ જેવું તારું સ્વરૂપ એવું જ મારું સ્વરૂપ છે આ શ્રદ્ધા જગતના જીવોના પ્રત્યેક આત્મા સમાન છે બધા જ એ સંભાવ્યપણે સિદ્ધ અવસ્થા વાળા છે તો આ જે લક્ષ્ય થવો જે શાસ્ત્ર કે જીવને પોતાની પૂર્ણતાનો પોતાની અસ્મિતાનો પોતાના અસ્તિત્વનો અહેસાસ થવો જોઈએ પ્રતીતિ થવી જોઈએ ખાતરી આવવી જોઈએ વિશ્વાસ જાગવો જોઈએ આને કહેવાય છે સમ્યક દર્શન કે હું શરીર નથી પણ શરીરની અંદર રહેલ એવું ચૈતન્ય તત્વ આત્મા છું જેનો ગુણ જ્ઞાન છે દર્શન છે સુખ છે ચારિત્રોંતર સામે જોયું અને કેટલા વાયગા છે એ મારા શરીર થી મેં જાણ્યું કે મારા આત્મતત્વથી જાણ્યું સાદી વાત જો એમાંથી જીવ નીકળી ગયો ડેડ બોડી સામે ઘડિયાળ મોકો અને એવું ઘડિયાળ મૂકે સરસ મજાનું એની અંદર ઇલેવન ફોર્ટી ફાઈવ તો એ સાંભળે છે આપણે કે એલા બેરો છું આ કેટલા વાયગાઈ તો જો હવે એ સાંભળતો નથી અને એના મોઢામાં એક ચમચી ગંગાજડી મૂકો ગળે ઉતરે છે એના આત્મા વયોગ્ય શરીર ને શું વાંધો આવ્યો ચમચી ગંગાજન ઉતારી ત્યારે જલેબી ગાંઠિયા જ દીધા મોઢામાં પણ જાતા નથી જિંદગી ભર એસી વરથી ચા ને ગાંઠિયા લાવ કે છે બેટા મને જલેબી ગાંઠિયા બહુ ભાવે તો મરી ગયા છે તો લે આપડે એની ઈચ્છા તો પૂરી કરીએ દવાના ડોઝ તો બહુ પાયા ગ્લુકોઝના બાટલા ઘણા ચડાવ્યા પણ કંઈક જલેબી ગાંઠિયા ચડાવો ને નથી થતું શું ગયું કારણે આ બધી ઇન્દ્રિયો ઠપ કેમ થઈ ગઈ આ મિકેનિઝમ બંધ બધું હોજરીનું મિકેનિઝમ બંધ કિડનીનું બંધ લંગ્સનું બંધ હાર્ટનું બંધ શરીરની એક સિસ્ટમ કામ ન કરે એક પાર્ટ કામ ન કરે એક કઈ કામ ન કરે શું થયું પ્રગટ ગુણ પકડી લ્યો આત્માનો મારું જે કઈ જીવન રહેલા જગતના જે કઈ વ્યવહાર છે એ તમામ પ્રવર્તનનો આધાર મારી અંદર રહેલું એ આત્મ છે અને આ આત્મ એ સનાતન છે હું ગમે તે દેહ ધારણ કરું છું એક દેહ છોડીને બીજો દેહ એક ગતિમાંથી બીજી ગતિ આ સંસાર છે અનેક પ્રકારના અનુભવ મારી પાસે છે મને ક્યારેક પૂર્વ જન્મનો અનુભવ થાય છે મને ક્યારેક પૂર્વ સ્મૃતિઓ થાય છે આ બધી રહેલું કોઈ કારણ હોય તો આ બધા શાસ્ત્રો આધ્યાત્મિક શાસ્ત્રો જે છે જગતના બધા અધ્યાત્મિક શાસ્ત્રો આ જીવને લક્ષ્ય કરાવે છે લક્ષ્ય થવાની તે ઘ નો કયા શાસ્ત્ર અને સુખદાયી છે આ લક્ષ્ય થશે તો આ લક્ષ્ય થવો જોઈએ લક્ષ્ય વિનાની ક્રિયાઓ આપણે કરી રહ્યા છીએ લક્ષ્ય વિના વિધિ વિધાન કરી રહ્યા છીએ લક્ષ્ય વિના ધર્મના અનેક પ્રકારના આચાર કરી રહ્યા છીએ શ્રીમદ રાજચંદ્ર જેવો પરમ તત્વજ્ઞ આવીને કે છે કે મહાવીરના મૂળ માર્ગને તો સમજો યોગીઓ જેની ઈચ્છા કરે છે એવું આત્મ સ્વરૂપ અનંત સ્વરૂપ એ પ્રાપ્ત કરવાનું છે એટલે પ્રારંભ થાય છે ઈચ્છે છે જે જોગીજન વળી જોગીઓને શું ઈચ્છા બધું છોડીને તો ભેક લીધો છે વળી આને ઈચ્છા ઈચ્છા તો અમને સંસારીઓને હોય નહીં યોગીને પણ ઈચ્છા છે આવું પોતાનું મૂળ શુદ્ધ તે આત્મપદ પ્રાપ્ત કરવાની કે જેમાંથી એ અનંતને અવ્યા બાદ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે અને એ સ્વરૂપ માટે થઈને જીનપદ નિજપદ એકતા ભેદ ભાવ નહીં કંઈ લક્ષ્ય થવાને તેહ નો કયા શાસ્ત્ર સુખદાય આ યોગીને પણ જો આ લક્ષ ન થાય તો એનો યોગમાં રખડી પડે ભલ આચાર્યો સાધકો સિદ્ધો યોગીઓ જોગીઓ બધા ઘણી અવસ્થા એ પહોંચીને લીધી પડ્યા છે આત્મદર્શનના અભાવમાં લક્ષ્ય નથી આત્માનો સાધનાનું કઠિનતા ઘણી છે છ મહિના જમીનમાં દટાઈ રહ્યો ચાર મહિના એક પગે ઉભો રહ્યો ને એક હાથ ઊંચો રાખ્યો આમ કર્યું તેમ કર્યું અનેક પ્રકારના હઠ પ્રકારો થઈ શકે છે આત્મદર્શન વિના ભારતમાં પાંચ હજાર નાગા બાવાની જમા છે એને કઈ કેવળ જ્ઞાન બધાને થયું નથી કે કોઈને શંકીતે નથી થયું કે આત્મા નું નથી એ લક્ષ્ય થાય છે પોતાના જ્ઞાનથી એ શાસ્ત્રની સાથે જોડાયેલા છે અને ત્યારે જ્યારે આ એક લક્ષ નિજ નો થાય છે પરમાત્મા સાથેની એકત્વનો એ સુખદાયી છે ત્યાર પછીની બધી ક્રિયાઓ એ સુખનું કારણ છે મારું સુખ વસશે હું જેટલો ધર્મ કરીશ એટલો હું આત્મ પ્રાપ્ત કરીશ અને આત્માના સુખની પહેલી નિશાની છે શાંતિ હું જેટલો ધર્મ કરું તેના પ્રમાણમાં મને શાંતિની ઉપલબ્ધિ થાય થાય અને થાય જ અને જો શાંતિની ઉપલબ્ધિ ન થાય તો સમજી લેવું કે મેં કરેલી ક્રિયા એ લક્ષ્ય સહિતની ધર્મ ક્રિયા નહોતી માત્ર લોકપ્રતિબંધને કારણે કરેલો બાહ્ય વ્યવહાર હતો અને એ બાહ્ય વ્યવહાર ટેન્શન આપશે સ્ટ્રેસ આપશે જીવનની અંદર તાણ આપશે શાંતિ નહીં આપે હું એક કલાક અહીંયા આવ્યો શું કામ આવ્યું બાપાએ કીધું ઘ તાણ આપશે શાંતિ નહીં આવે પણ હું આવ્યો છું લક્ષ્ય છે ધર્મની ક્રિયા સુખદાયી થશે ભલે સંસારના કેટલાય વ્યવહાર કામ છે આપણે એમ થાય કે આવું તો અનંતવાર કર્યું છે ભલે એમ થયા કોઈ કામ થયા રહી ગયા રહી ગયા રહેવા દો આમાં અનએન્ડિંગ સંસાર છે સંસારમાં કોઈ પ્રોબ્લેમ એવો છે કે પરમાનન્ટલી સોલ્વ થાય આપણે માણસનું સિત્તેર વર્ષનું આયુષ્ય ઓછું પડે એસી નહીં ઓછું પડે નેવું નહીં ઓછું પડે કોઈ એમ વિચાર કરે કે બધું બધું બહુ ઠીક ઠાકરી કરી લઉં બધું ઠીકઠાક કરી લઉં બધું ઠીકઠાક કરી લઉં એલા ભાઈ તને ખબર છે કે એવરી ડે બ્રિંગ્સ નંબર ઓફ પ્રોબ્લેમ્સ બી થયું રોજે રોજ એક ધાર્યું ત્યાં એક સાંધો ત્યાં સંસારને પૂછ દઈને ચાઇ લાગ્યા કોઈએ સમજ્યું કે આ અનએન્ડિંગ છે આનું કોઈ પ્લાનિંગ નો થાય આનું કોઈ પરફેક્શન થાય નહીં આ સંસારમાંથી કોઈ સુખ મળે નહીં આ તો કૂતરો હાડકું ચાવે પેઢા છોલાઈ જાય અને એમાંથી નીકળે લોતું સુખ છે ધર્મની પહેલી ઉપલબ્ધિ શાંતિ છે અને એ શાંતિ ત્યારે જ મળે છે કે જ્યારે ધર્મ લક્ષ સાથે થાય છે કેટલાક કલાક કરો એની સાથે સંબંધ નથી લક્ષ વિના પ્રયત્નો દૂર જાય ગમે તેટલા જોરથી જાય ફોર્સ થી જાય પણ એ ટાર્ગેટને હિટ કરતા નથી ઇટ ઇઝ નટ ધઇલિયર્સ પણ લક્ષ સાથેનું બાણ યુક્તિથી લગાવેલું હોય નજીક હોય પણ એને ટાર્ગેટને હિટ કર્યો છે કે હું આત્મા છું પેલા એ નક્કી કરવું ઇઝ ધેર એનીથીંગ સમથિંગ ભલે આજે મને ન સમજાય પણ કંઈક ભાસ થાય છે કે સમથિંગ ઇઝ ધેર વિધિન બોડી જ્ઞાનીના વચનની અંદર કઈ શ્રદ્ધા આવે છે કે ખોટું ન બોલે અનંતા લોકો સુખની પ્રાપ્તિને માટે આ સંસારને પૂંઠ દઈને ચાલ્યા ગયા છે આ કોઈ બેકૂફ નહોતા આ જે જીનેશ્વર ભગવાન છે એ પૂર્ણ શોક છે એ સર્વજ્ઞ હતા એટલો અહેસાસ થાય છે આ એક શ્રદ્ધા કે એ સર્વજ્ઞ હતા એનો મતલબ શું કે જગતની કોઈ સ્થિતિ એનાથી અજ્ઞાત નહોતી જગતના કોઈ પ્રવાહથી અજાણ નહોતા જગતના કોઈ પદાર્થથી એ અજાણ નહોતા પરમ કૃપાળુદેવે અદભુત વાત મૂકી છે કે બધા જ શાસ્ત્રો અને શાસ્ત્રો ઉપર આધારિત પ્રવચનો વ્યાખ્યાનો બૌદ્ધિક ચર્ચાઓ તત્વ ચર્ચાઓ એ બધી આ એક જ દિશા તરફ આવી જોઈએ કે જીવને આત્મ સ્વરૂપનો લક્ષ્ય થવો જોઈએ પછી બધી ક્રિયાઓ છે એ ક્રિયાઓને કઈક અર્થ મળે છે બધી જે કઈ એક્શન કરીએ છીએ કંઈક મીનિંગ હોવું જોઈએ આખો જીવનનો અર્થ શું છે હેતુ શું છે ભાઈ વાય વી લીવ why do i crave for what what do i have to achieve ultimately what how it is related to my existence or to my only outer body then body will vanish everything will go kabeer saheb kaheo aap muwa to dub gai duniya to mari duniya game tatli vishal hoy mari duniya game tatli vishal hoy આવો લક્ષ્ય બંધાઈ જાય કૃપાળુદેવ કે છે શાસ્ત્ર વાંચન શાસ્ત્ર શ્રવણ એનો લક્ષ્ય જીનપદ અને નિજ પદ એમાં કોઈ ભેદ નથી એવું સમજણ આવે શાસ્ત્ર વાંચનનો હેતુ છે આ શાસ્ત્ર નો લક્ષ આ લક્ષ્ય કારણ કે એ સમજણ એ જીવને સુખદાયી છે જો આના વિના કાંઈ વાંચ્યું તો એ બધું જ વાંચ્યું ફોગટ થશે અવલંબન શ્રી ગુરુ સુગમય ને સુખ ખા ગાથા ચોથી અદભુત વાત મૂકે છે કે સાહેબ આ શાસ્ત્ર છે આગમના રૂપમાં છે કેવડીઓ લખેલા છે શ્રુત કેવડીઓ લખેલા છે ધુરંધર આચાર્ય ભગવંતોએ લખેલા છે અને એની અંદર આવા શાસ્ત્રના અગમ નિગમની વાતો છે એની અંદર એની અંદર તત્વનું સ્વરૂપ છે આ લોકમાં રહેલા જે તત્વો છે દ્રવ્યો છે એની સૂક્ષ્માથી સૂક્ષ્મ સ્વરૂપનું વર્ણન છે જગતના જીવોને આ સામાન્ય રીતે સહેજે આવો બોધ કેમ સમજાય અમે શું શાસ્ત્ર વાંચી શકીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી ને હાર્વર્ડ યુનિવર્સિટીનું એજ્યુકેશન શાસ્ત્રોને સમજવા હેલ્પ ન કરે ઇટ ઇઝ બિયોન્ડ ધેર કેપેસિટી એ એના બરની વાત જ નથી ગમે તેઓ સુપ્રીમ કોર્ટનો જજ હોય ને હી કે નોટ રીડ ધ સ્ક્રિપ્ટ તાકાત નથી એની અહીંયા તો સદપુરુષ પ્રત્યેની ભક્તિ જોઈએ તો એનો આશય પકડાય આ ઇન્ટેલિજન્સ નો એરિયા નથી અનુભૂતિ પુરુષો નો બોધ છે એ બધો આગમમાં સમાવિષ્ટ થયો છે અને આગમની અંદરની જે ભાષા છે આગમની અંદર એમણે જે આખું દ્રવ્યનું સ્વરૂપ આપ્યું છે એ સ્વરૂપ આપણે જગતના સામાન્ય જીવોની સમજણમાં આવવું મુશ્કેલ છે કૃપાળુદેવ આ વાત કહે છે આપણને એને સામે બોધ કરે છે આત્માને પ્રાપ્ત કરો અને આત્મા તમને જીનપદ શાસ્ત્રમાંથી મળશે તો કે શાસ્ત્રની ભાષા સમજી શકે એવી આ જગતના જીવોની યોગ્યતા નથી એવી આ જગતના જીવોની પાત્રતા નથી એવી આ જગતના જીવોની ક્ષમતા નથી દે ડોન્ટ હેવ કેપેસિટી ટુ રીડ ધર શું કરવું અને સ્થિતિ શું થાય જે એની ભાષા જાણે જે એનું વ્યાકરણ જાણે પ્રવચન દુર્ગમ્યતા કે અતિમા અવલંબન શ્રી સદગુરુ સુગમ અને કૃપાળુ દેવની કરુણા અનંતી છે આ જગતના જીવોની જે ક્ષમતા છે એનું રીડિંગ કરીને એમણે આપણને માર્ગ દુર્ગમ્ય માર્ગને સુગમ બનાવવાની યુક્તિ આપી માર્ગને સમજવાના ત્રણ આધાર છે આગમની ભાષા એ તો મહા યોગીઓ અને ગીતાર્થ જ્ઞાની ભગવંતો એને પકડી શકે કારણ કે એને એના આશય ભેદે સમજવું આગમને જ્ઞાનીઓના આશય ભેદે એ ગ્રહણ કરવું એ થોડું દુર્ગમ છે અને યથાર્થ રૂપે ગ્રહણ કરવામાં અતિમતીમાન જીવો પણ થાકી જાય છે કૃપાળુદેવે લખ્યું થાકે અતિમતીમાન અહીંયા તો મતીના ઠેકાણા નથી ત્યાં અતિની ક્યાં વાત કરવી વધારે ડાયો વહેલો થાકે જે પોતાને વધારે ડાપણ પંડિતોનું તો આ કામ જ નથી પેલા એ તો શબ્દના ગૂંચણામાં જ રોકાઈ રહેશે અને એને ગુંચવણી કરવામાં અને જટિલ કરવાની અંદર એનો સમય પસાર થઈ ગયા તત્વને ગ્રહણ કરી લેવું અંદરથી શબ્દો શબ્દોને ઠેકાણે પડાવીએ વ્યાકરણ વ્યાકરણને ઠેકાણે પડ્યું રહીએ સંધિ સંધિ જાણે આપણે શું કામ છે ભાષાના ભેદને ભાવ ગ્રહણ કરી લેવાનો છે આ ભાવ પકડવાનું કામ છે એ કહે છે કે એ યુક્તિ છે કૃપાળુ દેવ્યાં કે છે કે અતિ મતિમાન છે થાકી જશે જો શાસ્ત્રો નો આધાર લઈને બેસી ગયો અને હું એમાંથી માર્ગ લઈ લઉં તો થાકી જઈશ આ તારું કામ નથી ભાઈ અતિમતીમાન જગતના મતિમાન જીવો આજે જે આપણને ઘણી વાર જગતના જીવોની અંદર આ પ્રકારનું છે ને કે અમારે તો અમારી ઇન્ટેલિજન્સથી અને અમારે અમારા જે કઈ ઇન્ટેલેક્ચુઅલ આઈક્યુ પામવું જ્ઞાનીઓ છે જે જીવનની અંદર જેને ત્યાગ લીધો છે અને જે સતત આવી જ્ઞાનની સાધનામાં છે એવા જીવો આગમની વાણી પ્રકાશને પ્રાપ્ત કરી શકે પણ સંસારના રંગરાગમાં રૈચા પૈચા એવા આપણે જીવો અને કદાચ કોઈ આગમનું પુસ્તક ઉઘાડીને બેસીએ તો એમાંથી આપણને શું મળે અને કદાચ વાંચ્યા કરીએ ચાર પાના છ પાના આઠ પાના થાકી જાય પછી પછી આપણે શું કયું મોકલપ આમાં કઈ આત્મા મળે એમ નથી તો જેણે આ જીવનનો ભેખ લીધો છે જોગ લીધો છે એવા આચાર્યો પરંપરા છે ઉપાધ્યાયની પરંપરા છે શાસન ભગવાનના શાસનમાં આવા આવા જીવો છે કે આવી અવસ્થા એને પોતાની પ્રીકન્ડીશન એની છે એવું સાધુઓ ઉપાધ્યાય આચાર્ય ભગવંતો આગમના રહસ્યોને જાણે પણ સંસારમાં ઘણા ડૂબ જે ડૂબ્યો છે સવારથી સાંજ સુધી જેને સંસાર વળગેલો છે અને જે પોતે સંસારને વેડગો ચોઈટો છે સંસાર વેડગો છે અને પોતે સંસારને ચોઈટો છે સમજી લેજો બે ભેદ વળગણાને દૂર કરી શકાશે જે ખુદ ચોઈટો છે એને તીર્થંકર પણ એને સમજાવી નો પદાર્થો આપણે ખાલી વાત કરી કે રામકૃષ્ણ પર કહ્યું કે થાંભલાને વળગેલો એમ કે છે કે થાંભલો મને છોડતો નથી હવે થાંભલો જડ અને તું ચેતન કૃપાણુદેવે આ યુક્તિ કેટલી સરસ આપી છે ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કરેરણા જુઓ વિચારી ધાઈ જીવને કર્મ ચોઈટા છે લાગ્યા છે બળ છે હવે નક્કી કર કે જીવ જો ગ્રહણ ન કરે તો કર્મ કેવી રીતે આવે આમાં એક જળ છે અને એક ચેતન છે જીવ છે એ ચેતન છે અને કર્મ છે એ જળ છે જો જીવની સ્ફૂર્ણા ન હોય જળ સ્વભાવ જળમાં તો આવી પ્રેરણા છે જ નહીં આ જળ છે આ માઈક છે મને કેવી રીતે ચોટે હું એને પકડી રહું એ શક્ય છે પણ એ મને કેવી રીતે ચોટે સ્ફૂર્ણા ક્યાંથી આવે બે વસ્તુ ભેગી થાય બે વસ્તુ ભેગી થાય તો એમાં ઇનિશિયેટિવ ક્યાંથી આવે આપણે કઈ ચોપડી પકડો હવે મારે ચોપડી હાથમાં લેવી છે ચોપડી હું ચોપડી શક્ય જ નથી એટલો બધો સિદ્ધાંત આપ્યો છે કે એમાં પાઠાંતર છે જુઓ વિચારી મર્મ અરે તમે આનો મર્મ તો પકડો કે આ અનાદિકાળથી આ જીવે જે કર્મ ગ્રહણ કર્યા છે જીવે ગ્રહણ કર્યા છે એટલે પછી ગાથા મૂકી જો ચેતન કર તું નથી થતા તો કર અથવા સહજ સ્વભાવને તેમજ નહીં જીવધ ભાઈ આ ચેતન ન કરે તો કર્મ ન થાય થાય ચેતન ન કરે તો કર્મ ન થાય જળની તાકાત નથી જળમાં સ્ફુર્ભાવ છે એની પાસે દર્શન સ્વભાવ છે એની પાસે સ્ફૂર્ણા છે એની પાસે ચૈતન્ય છે ચૈતન્ય એ કોનો ગુણ કેમ કેની પ્રોપર્ટી કેની કેરેક્ટરિસ્ટિક્સ ઇટ ઇઝ માઇન આઈ એમ રિસ્પોન્સિબલ વડગણા જીવને કર્મને કારણે છે અને જીવ વેભાવભાવથી સંસારને ચોઈટો છે અજ્ઞાનથી એ તો અજ્ઞાન જાય તેથી જ બાકી તો કર્મ તો જ્ઞાનીને પણ ઉદયમાં આવે વડગણા આવે જ્ઞાનીને ઉદયમાં કર્મ જનિત છે પૂર્વે નિબંધન કરેલા કર્મને કારણે એને કૃપાળુ દેવે કીધું છે પણ આપણે સામેથી સંસારને પરિહરું રાખું કે પરી પ્રશ્ન કેના માટે ઉભો થાય વળગણા માટે થાય જે ચોઈટો છે એના માટે ઉભો થાય મારે થાંભલણ છોડી દેવો કે ન છોડવો તું નક્કી કરે છૂટી ગયો એ જે બંધ કર્યું તેથી બંધ આપણી ચોપડી બંધ કર્મની થઈ શકે છે જ્ઞાનીના વચનના મર્મ નથી પકડાતા ને એટલે ગોથા ખાય છે બધા અને પછી જુદી જુદી જુદી જુદી પ્રકારની આપણી કલ્પનાઓ લગાવી અને આ ઓઠા દે ને ઓળું દ્રષ્ટાંત દે કામ કરે તેમ કરે મૂળ બધી આડી અવડી વાત કારણ કે પકડાઈ જાય ને તરણે છોડવું પડે જીવને પોતાના દોષનું ભાન થવું જોઈએ તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે ઘણી મહત્વની વાત છે મને જો આ સંસારનું બંધન હોય મને જો કર્મનું બંધન હોય તો દોષ કોઈ અન્ય તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું આ ચોંટવાની પ્રક્રિયા છે અન્યને પોતાનું માનવું આ તારો દોષ છે પણ અતિમતીમાન હશે તો વેલો થાકશે કશું નહીં પકડાય તો સાહેબ શું કરવું જીન પદ નો લક્ષ્ય કરવો છે તમે કહો છો કે આ લક્ષ્ય છે આમાં કઈ ભેદભાવ નથી તું જ પરમાત્મા સ્વરૂપ છો અને એવું તમારે સેમાંથી જાણવું અમારે કેમાંથી માનવું તો કે શાસ્ત્ર નું છે લક્ષ થવાને તેહ કયા શાસ્ત્ર સુખદાયો કીધા છે પણ સાહેબ અમારી મુશ્કેલી તમે સમજો કે શાસ્ત્ર ને અમારે કેટલા ગાઉનું છેટવું અમે અમારી ભાષા નથી જાણતા હવે ચોપડી દઈએ એટલે ઓલો કે ગુજરાતી છે રહેવા દો લ્યો જ્ઞાની વાણીથી આપણે કેટલા વેગડા આ અંતરાય કેને કહેવા જાવ જેવને આપણે એમ કહીએ કે આ કાળની અંદર કેટલું સદભાગ્ય કે પરમ કૃપાળુ દેવ જેવાના વચનો એવી ગરવી જબરજસ્ત જેને કહીએ પરમ તત્વ રહસ્ય એ આપણે વાંચી શકીએ એવી ભાષામાં તો એ વાંચવાનું આપણને આવડે જ નહીં પછી એમ કે મને ઓછું ફાવે સારું બહુ સારું કરમ તારા બીજું ઓછું ફાવે તો રખડ થાય લક્ષ્ય ક્યાંથી થાય તો ગુજરાતી ભાષા માતૃભાષામાં આવી સરળ આત્મસિદ્ધિ પોતે જો ખરેખર સાથે તો એમાંથી પણ એને પ્રકાશ મળે એવું હવે એને પછી બીજી શું શાસ્ત્ર તો કેટલા દૂર રહ્યા તો જ્ઞાનીએ છતાંય આપણા ઉપરની કરુણા છોડી નથી જ્ઞાનીએ જગતના જીવો ઉપરની કરુણા છોડી નથી આ એની અનંત અને અપાર કરુણા આ વેદાવી જોઈએ આ પુરુષ એને આપણને કહ્યું કે અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ લે અમે તને આની યુક્તિ આપીએ છીએ આગમથી તો દૂર છો આગમના સીધા સંપર્કથી તને લક્ષ થાય એમ નથી આગમથી તને પોતાનું નિજ પદ અને જીનપદ સમજાય એમ નથી બરોબર ને કંઈ વાંધો નહીં અમે તને હવે ક્યાં લઈ જઈએ છીએ યુક્તિમાં શું છે તો કે તું સદગુરુ નું અવલંબન લે આત્માને જાણવા માટે જીન નું અવલંબન અવલંબન અવલંબન આત્મ સ્વભાવબન આધાર એમાં કયું અવલંબન આપ્યું જીનપદથી દર્શાવ્યો આત્માનું સ્વરૂપ નું અવલંબન જીન અને એ જીનનું સ્વરૂપ નિજ પદ છે એવો લક્ષ થવા માટેનું અવલંબન શું સદગુરુ અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાણ આવા જબરજસ્ત શાસ્ત્રોના રહસ્યોને આ પુરુષ ગીતાર્થ છે સદગુરુ પરમ છે શ્રુતનો પારગામી છે એ બધા શાસ્ત્રોના આત્મિક સિદ્ધાંતોની અંદર આર પાર અને ઓપ્રોપ થઈ ગયો છે એને રોમે રોમ અંદર આ દ્રવ્ય પ્રગટી ગયું છે આવો સદગુરુ એ તારા માટે આ લક્ષ્ય કરાવવા માટે સુગમ છે અને તારા માટે તો સુખની ખાણ છે એટલું જ નહીં સુખની ખાણ છે એટલે વાપરતા ક્યારેય ખૂટે નહીં સંસારના દુઃખથી દુઃખી થતો ત્રાસ ત્રસ્ત થતો પીડિત થતો એવા જીવને સંસારના ત્રિવિધ તાપ ઉતાપ અને સંતાપ અને એનો સરવાળો એટલે જીવનનો પરિતાપ એમાં એને આ ખાણ મળી જાય સદગુરુની કે જ્યાં સુધી એનું અવલંબન છે ત્યાં સુધી જીવને સુખને સાતાનો એક અખંડ સ્ત્રોત પ્રાપ્ત થઈ ગયો સદ્ગુરુ છે એ સુખની ખાણ છે એ મળી જાય છે એ કે છે કે સદગુરુ છે એના અવલંબનથી એક ગીતાર સ્વરૂપ છે કૃપાળુ દેવે સદગુરુના લક્ષણ આપ્યા છે આત્મસિદ્ધિની ગાથા દસ અને એમાં કહ્યું છે આત્મ જ્ઞાન સમદિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વવાણી પરમસો સદગુરુ લક્ષણયોગ આ સદગુરુના પાંચ લક્ષણ કયા છે એ કઈ ઓછું ન આ લ્યો જેને સદગુરુનો નિશ્ચય કરવો એ ધ્યાન રાખજો કે એક ઓછું કરો એટલે વીસ ઓછું થઈ ગયું જો ચાર થી ચાલતું હોત તો આ પુરુષ પાંચમું કેત નહીં પેલા એ સમજી લ્યો જો છઠ્ઠું હોત તો બીજી ગાથા મુકાવીના રહેત નહીં એ પણ સમજી લ્યો એક અક્ષર પણ ઓછો કે વધારે એને કોઈને છાપ પાડવા કે કોઈની પોતાની વિદવતા બતાવવા લખ્યું નથી પણ આ પાંચ લક્ષણમાં એક વસ્તુ કોમ્પ્રોમાઈઝ ના કરવાનો કોઈ દિવસ આત્મજ્ઞાન હોવું જોઈએ સમદર્શિતા હોવી જોઈએ પત્રાંક આઠસો વારંવાર વાંચવું સમદર્શિતા માટે તો જ સમજાશે સદગુરુ પદે કયો જીવ વિરાજમાન થઈ શકે વિચરે ઉદય પ્રયોગ આ પ્લાનિંગ વાળા તો એક નો હાલે પાંચ વર્ષ પછીનું આ પ્લાનિંગ છે ગયો વિચરે ઉદય પ્રયોગ જેમ ઉદય હશે હરીએ ઈચ્છેલો ક્રમ જેમ દોરાયે તેમ દોરાઈએ છીએ જેમ દોરે તેમ દોરાઈએ છીએ શ્રીમદ રાજચંદ્ર જીવન એ વિચરે ઉદય પ્રયોગનું જીવન છે જ્યારે જ્યારે જે પ્રકારનો ઉદય આવ્યો તે ત્યારે ત્યારે તે તે પ્રકારે ઉદયની સાથે તદાકાર થયા વિના નિર્લેપ ભાવે જ્ઞાતા દ્રષ્ટાને સાક્ષી ભાવને રહી લે આ વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી એની વાણીમાં પૂર્વા પર વિરોધ ક્યારેય પણ આવી તો આજે કઈ કહે કાલ પાછું કઈ જુદું જ બોલે પહેલા કઈ કહેતો હતો પછી કઈ કહે આ સદગુરુનું લક્ષણ નથી અને પછી પરમસોત પુરુષે એનું પ્રમાણ આપ્યું છે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં અમારો ઉપયોગ ફરી વળી વિદ્વાન ગુજરાતના સરસ્વતી ચંદ્ર ના લેખક ગવર્ધર રામ ત્રિપાઠીના કાકા અને જુનાગઢના નવાબ ના દીવાન એની સાથેનો પત્રવ્યવહાર છે એમાં એને એક શબ્દ લખ્યો છે કે મારા અભ્યાસક્રમ ને આધારિત મને કોઈ ભાષાનું જ્ઞાન નથી એટલે શાસ્ત્ર એમ માની ને ચાલશો તો ન્યાયની વિરુદ્ધ જવાનું થશે ન્યાયની વિપરીત થયા ગયા પહેલાને પણ ચકા ચોંધ કરી દીધો છે વિદ્વાનને ઓહો કોઈ જગતમાં જ્ઞાન ભાષા એવી નથી કોઈ તત્વ એવું નથી સતાવધાનના પ્રયોગમાં લોકોએ જુદી જુદી તેર ધર્મના આચાર્યો પોતાના ધર્મના મૂળભૂત શાસ્ત્રોના મૂળભૂત વાક્યો તોડી તોડીને આપ્યા ત્યાં સતાવધાનના પ્રયોગમાં એનો લોમ વિલોમ અંદર વાક્ય આપે એક શબ્દ આપે પછી બીજો બીજો આપે ત્રીજો આપે વળી પાછો ઓલપ પોતો બીજો શબ્દ આપે આવા વેરવિખેર થયેલા જુદી જુદી જગતની તેર ધર્મની તેર ભાષાઓ બધી પ્રાચીન પ્રાકૃત એ ભાષાઓના શબ્દોના તેરે તેર વાક્યો એને બતાવી દીધા લક્ષણની સાથે મુક્ષુતાનું કૃપાળુ દેવે એની સાથે જોડ્યું છે આ લક્ષણ વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે સંકિર્ણ સંકોચિત મમત્વને અહમથી ઘેરાયેલો ટૂંકી દ્રષ્ટિવાળો નેરો માઇન્ડેડ પ્રી કન્સીવ માનેલી માન્યતાઓ અભિપ્રાયથી ગ્રહાયેલો પૂર્વગ્રહ પીડિત કોચલામાંથી બહાર ન નીકળે નહી ચાલી શકે સુમેળ નથી એવા ગુરુના આપણે શિષ્યો થવાની પણ આપણે યોગ્યતા પાત્રતા ગુમાવીએ માટે પુરુષને કેવું પડ્યું પાત્ર પાત્રે આત્મિક જ્ઞાન પાત્રથવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન હે મતિમાન જીવો બુદ્ધિજીવીઓ ભાગ્યશાળીઓ પુણ્યશાળીઓ પાત્ર થાવ સ્વીકારવા માટે તમારી એટલી સરળતા હોવી જોઈએ નહીં તો આ સંસારમાં હરિભદ્ર નું સર્જન ન થાય ગુરુ ગૌતમ નું સર્જન ન થાય સરળતા ગૌતમમાં હતી હરિભદ્રમાં હતી મહાવીર નો એક વાહ પ્રભુ આવો જગતનું અંદર પ્રકાંડ પંડિતની જેની જોડ નથી એવો કાચી મિનિટમાં પ્રભુ શરણ સ્વીકારે છે આ સરળતા સાધવી ગાથા વાંચે છે શાસ્ત્રની અને આ પુરોહિત રાજનો ભોજ ધારા નગરીનો પુરોહિત રસ્તામાં પસાર થાય છે કે આ કોઈ જૈન ચાલે છે કે જગતમાં એવું સાહિત્ય નથી હું ન સમજતો હોઉં અને આ શ્લોક એ ન સમજી શકે ત્યાંનો અર્થ શું છે વંદન કરીને અંદર જઈને કે છે કે આપ જે બોલો છો એ પાઠ હું સાંભળું છું બહાર રસ્તા ઉપરથી પણ મને એનો અર્થ પકડાતો નથી રાજપુરોહિત સાધવીજી પણ જોઈ રહી છે કે ધારા નગરીનો રાજપુરોહિત આવા પ્રકાંડ પંડિત કોઈ પણ વસ્તુ એવી નથી કે શબ્દનું જ્ઞાન એનાથી અજ્ઞાત હોય એ કે છે કે મને આ અર્થ તમારા શાસ્ત્ર બોલો છો એ સમજાતો નથી તો કે સાધ્વી મહારાજમાં પણ વિનય કેટલો એમ કરો અમારા ગુરુ મહારાજ પાસે જાઓ આ અમારું કામ નહી શું એને જોયું પામે ગુરુ મહારાજ પાસે આ ગાથાનો અર્થ સમજવો હોય આ વેશમાં નહીં સમજી શકાય ખ્યાલ આવે છે આ વેશમાં નહીં સમજી શકાય આ સાધુપણાથી સમજાય એવી વાત છે આ રાજકાજના કાવા દવાની અંદર રાત ડૂબેલો કામ છે સરળ જીવોનું કામ છે અને આને કીધું કે એનો કોઈ ઉપાય છે જો હું આ તમારી વાતને કન્વિન્સ કરીશ આ મને સમજાઈ જશે તો હું તમારું શિષ્યત્વ સ્વીકારીશ નહી સમજાય તો હું રાજ્ય સામાયિક ની અંદર કયો વેશ પહેરવાનો સાધુ વેસ પોસા લઈ લે એક દિવસ આપણે સાથે રહીએ ઉપાશ્રયમાં અને જે પ્રકારે અમારું જીવન છે એ જ પ્રકારે જીવન માપ આવો બિરાજો અને હું તમને આનો અર્થ સમજાવું સમજે છે અને એ બીજે દિવસે આચાર્ય મહારાજ પાસે દીક્ષિત થાય છે અને જૈન ઇતિહાસ પરિવર્તન આવે છે ચૌદસો ને ચુમ્માલીસ ગ્રંથો તમામ આગમોને આધુનિક શૈલી અંદર એમણે પાછા ફરીથી જમાના અનુકૂળ યોગ અનુરૂપ એવા આગમોનું હરિભદ્રસુરીએ બોધ નું સર્જન કર્યું એ હરિભદ્ર સૂરીએ યોગ માર્ગની અંદર લોકો ભ્રષ્ટ થયા હતા એ ફરીથી યોગ માર્ગને જીવંત કરીને સળદર્શન સમુચાઈ અને યોગ દ્રષ્ટિ સમુચની રચના કરી અને જબરજસ્ત જગતના જીવને અધ્યાત્મ માર્ગમાં યોગ એટલે શું એનું સૂત્ર આપ્યું યશો મહારાજે એની આઠ દ્રષ્ટિની સજ્જાઈ બનાવી અને આપણને આજ્ઞા મળી આઠ દ્રષ્ટિની સજ્જાઈ વાંચો ઔઘ યોગમાં આવવાનો એ યુક્તિ છે જો જીવમાં સરળતા નહીં હોય વિશાળતા નહીં હોય તો ક્યારેય આ વિશાળ તત્વને એ પામી પાત્રતા કેળવો મતિમાન જીવો થાકી જશો થાકે અતિમતીમાન આ મતીના આધાર ઉપર નહીં ચાલો સરળતાના આધાર ઉપર ચાલીએ મધ્યસ્થતાના આધાર ઉપર ચાલીએ જીવમાં મધ્યસ્થપણું જોઈએ કોઈ વાતને સમજવા માટેની આપણી એટલી ઉદાત્પણું જોઈએ વિશાળ બુદ્ધિ જોઈએ વસ્તુના અનેક પાસા છે વસ્તુના અનેક ધર્મ છે વસ્તુનો અનેક પ્રકારનો સ્વભાવ છે જુદા જુદા દ્રષ્ટિકોણોથી જુદી જુદી અપેક્ષાથી એ વસ્તુને સમજવી એને જૈન દર્શનમાં અનેકાંત કીએ છીએ અનેકાંત એકાંતથી કોઈ વસ્તુનો નિર્ણય ન કરવો કારણ કે એક વસ્તુના ધર્મની વાત કરીએ ત્યારે બીજો ધર્મ ત્યારે અભાવ નથી ગૌણ છે મારી વાત પણ સાચી છે અને બીજાની વાતમાં પણ સચ્ચાઈનો અંશ છે એટલું તો સ્વીકારવું કે નહીં અને આ સત્યની ઉપલબ્ધિ એ તો સત્યના સરવાળાથી થાય છે અને વિશાળ બુદ્ધિ ન હોય આવી સરળતા ન હોય તો જીવનમાં સરવાળો ન થાય સરળતા વિના માણસ બાદ કરતા શીખે એ નહીં ચાલે સમજાય એ આમ છે એને એ બાદ બાકી તમે મળો ત્યારે પોતે મોટો ધર્મિષ્ઠ આચાર્ય થઈ અને બધાની બાદ જાય જગતની બાદ કરવા વાળો જગતનું રહસ્ય નહીં પામી શકે સરવાળા કરતા શીખીએ ગુણોના ગુણાકાર કરીએ સમજણના સરવાળા કરીએ એની સમજણ મારી સમજણ ચાલો સરવાળો કરીએ પૂર્ણ સમજણ મને પ્રાપ્ત થાય સમજણના સરવાળા ગુણોના ગુરાકાર ભૂલની આપણે ભાગાકાર કરીએ તો કઈક માર્ગ મળશે માન એવા સમયે શું કરવું યુક્તિ બતાવે છે પરમ કૃપાળુ દેવ અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ આ સદગુરુ જ્ઞાની પુરુષની સમાગમની ઉપાસના 588 અઠ્યાસી ના પત્રની અંદર કૃપાળુ દેવે લખ્યું છે આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિ થી ભૂલ થતી આવી છે અને પછી લખ્યું છે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છ કરે તે છૂટવાનો માર્ગ નથી દેવે એને કહ્યું છે વૈરાગ્ય સંપન વૈરાગ્ય દ્રષ્ણ દાસ હતા ઇતર હતા જૈન ધર્મના હતા એને કૃપાળુદેવે એને ઘણી ઘણી પોતાની મથામણ લખી છે કે મને આમાં કઈ સૂઝ પડતી નથી માર્ગ મળતો નથી આત્મા જુદી જુદી રીતે એને પુસ્તકોમાંથી શાસ્ત્ર આવી જુદી જુદી એની કન્સેપ્શન પરસેપ્શન કૃપાળુદે કહ્યું છે કે આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં ઓઘ સંજ્ઞા લોકસજ્ઞા અસત્સંગ એ બધા કારણો છે કોઈ ઓઘ સંજ્ઞાથી આત્માને વિચારે છે કે અમારા ધર્મમાં શું કીધું છે કોઈ લોકસંજ્ઞાથી વિચારે છે અને કોઈ અસત્સંગથી વિચારે છે કૃપાળુદેવે કહ્યું કે હવે તો જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે આ જીનપદ નિજપદ એકતા છે પણ એનો લક્ષ્ય નથી થતો આ દુર્લભ છે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે પ્રગટ છે તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ કહેવાને યથાર્થ નથી અને તે પુરુષથી આત્મા જાણ્યા સિવાય બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મૂમુક્ષુએ મક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે ત્રણ વાત છે પ્રાપ્ત છે એ લખવું હોત તો વાત પૂરી થાય કે આત્મ જ્ઞાન એને પ્રાપ્ત છે પછી શું એ તો જ્ઞાની છે આત્મજ્ઞાન એને પ્રાપ્ત થયું છે આત્મજ્ઞાન પ્રાપ્ત હોય તો પણ પ્રગટ અન્યને બતાવી શકે અપૂર્વવાણી પ્રગટ છે એનું આત્મજ્ઞાન આપણને જૈન દર્શનમાં એક આપણને બહુ સરસ ખ્યાલ આપ્યો છે કે મુખ કેવડી હોય કેવળ જ્ઞાન હોય છતાં કેવા હોય મુખ હોય એ કેવળ જ્ઞાન થયું હોય પણ એ કંઈ જ્ઞાનને પ્રકાશિત કરી શકે નહીં એની સંઘમાં કોઈ કેવળ જ્ઞાન પામી શકે નહીં તો અરિહંત અને જીનેશ્વરની આ મહત્તા છે તીર્થંકરોની આચાર્યોની જેની પાસે આવી વાણી છે એટલે અહીંયા કહ્યું છે કે પ્રગટ છે એનું આત્મ સ્વરૂપ પ્રગટ હોવું જોઈએ પરમ કૃપાળુ દેવ પ્રગટ આત્મ સ્વરૂપ પ્રગટ આત્મ સ્વરૂપ અને એના કારણે એના સમાગમમાં આવેલા જીવો આત્મ સ્વરૂપને પામી શક્યા કેમ કે એની પાસે આત્મપાણું પ્રગટ હતું કૃપાણુદેવ કે છે તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી અને પછી મુમુક્ષુને કે છે કે તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના શબ્દ છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે કલ્પના છે આપણી આપણે આત્માને જાણીએ છીએ યુક્તમાં કે છે સદગુરુના અવલંબન વિના આ આત્મ સ્વરૂપ પામી શકાય એમ નથી અને એ સદગુરુના અવલંબનની અંદરથી કૃપાળુ દેવે આત્મસિદ્ધિની ગાથા મૂકી સદગુરુ ના ઉપદે શિનરૂ સમજાવણ ઉપ શો સમજે સ્વરૂપ સમજી નવલંબનનું કહ્યુંના છે અને અહિયાં સદગુરુને જોવાના છે કૃપાળુ દેવે ઉપદેશ છાયા લખ્યું છે કે સદગુરુ એટલે સદગુરુનો આત્મા દેહ નહી સદગુરુને જોવા એટલે એના આત્મ સ્વરૂપને ઓળખવું બસો ચોપનમાં કહ્યું છે કે મહાત્માના યોગે તેમની અલૌકિક દશાનો પરિચય કરવો અને તે થઈ જીવને પદાર્થનો નિર્ણય આવે છે આ પદાર્થનો અનિર્ણય એ જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત છે આ નિર્ણય થાય છે ને પદાર્થનો એ સદગુરુના સંગમાં એની અંતરંગ દશાને ઓળખવાથી પણ સાહેબ કોણ ઓળખે તો કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે તો મુમુક્ષુના નેત્રો મહાત્માની બાહ્ય દશાને ઓળખે એ મુમુક્ષુ કહેવાય એ મુમુક્ષુતાનું લક્ષણ કહેવાય નહીં મહાત્માના યોગે મહાત્માની અંતરંગ અલૌકિક દશાને જે ઓળખી શકે આ મુમુક્ષુતાનું લક્ષણ છે સત્પુરુષના યોગે સદપુરુષને ઓળખે તો પામે સદપુરુષથી વિમુખ રહે તો સદપુરુષ મળે તો એનું કલ્યાણ થાય નહીં સર્વ તો એને એ દ્રષ્ટિ એની સન્મુખતાની હોવી જોઈએ અવલંબનશ્રી સદગુરુ અવલંબનશ્રી સદગુરુ સુગમ અને સુખ સુખની ખાણ છે આઠ દ્રષ્ટિની પણ યશોવીજી મહારાજે આ વાતને કેટલી સરસ રીતે મૂકી છે કે શાસ્ત્ર અતિમતીમાન અતિમતીમાન પણ થાકી જાય શાસ્ત્ર ગણામતી થોડલી શિષ્ટ કહે તે પ્રમાણ યશોવીજી મહારાજે પણ એનો અર્થ આપણને આપ્યો છે કે શાસ્ત્રો ની અંદર જો તારે અંધો અંધ પલા તણો રે આ અવધૂત યોગિન્દ્ર આનંદન અરવલ્લી પરંપરાથી પણ પ્રભુ તારો ધર્મ પામી શકાતો નથી પરંપરામાં પણ ધર્મનો લોપ થયો છે પરંપરા જાગૃત છે ઘણા કે છે ને કે અમે મહાવીર ની પાટે બેઠા છીએ પરંપરા જાગૃત છે પણ ધર્મનો લોપ છે પુરુષ પરંપરા આ તો આંધળો આંધણા ને દળ પુરુમાં મૂળમાં જ હોય કદાચ આંધળો હોય તો શું થાય કે છે કે જેનો સેનાપતિ આંધળો એનું કટક કુવામાં જેનો નાયક અંધળો જેનો નેતા નબળો એની શું દશા હોય સમાજની શું દશા હોય એ દેશની શું દશા હોય એ રાષ્ટ્રની શું અવસ્થા હોય માટે નાયક સ્વામી ધણી એ પસંદ કરવામાં બહુ વિચાર કરવો પડે એ આનંદ ઘન આપણને કે મને કોની ચિંતા છે એમ રાજને લીધો છે બાકીના લેતા નહીં અડધા પડધામાં ક્યાંય પડતા નહીં ક્યાંય ગયા છે તો સમજી લેવાનું મોત છે અને ભેખડે ભરાઈ જશું ભ્રાંતિ ભ્રમણાનું ક્યાંય ક્યારેય કારણ ઉપસ્થિત નહીં થાય પુરુષાર્થની અલ્પતા હશે તો માર્ગે ચાલતા વાર લાગશે પણ માર્ગ સાચો હશે તો આજ તો કાલે મંદિરે પહોંચે છૂટકો છે માટે માર્ગદર્શક અને ઓળખાણ વિના જવું નથી અને આ પુરુષની પ્રતિ એના વચનની પ્રતિના નહી થાય એના વચન નું વારંવાર વિચારણા મનન ચિંતન નિદિધ્યાસન અનુપ્રેક્ષા અને ધ્યાન ભાવ પકડાવવા જોઈએ આવો ભાવ પકડવાનો આ સદગુરુ નું અવલંબન સુગમ અને સુખ છે જીવને લક્ષ્ય કરવાનો છે જિનપદનો એની સાથે એના આધાર ઉપર નિજપદનો કરવાનો છે એ નિજપદ અને જીનપદમાં કોઈ ભેદ નથી અને એ ભેદ બધા શાસ્ત્રોની અંદર જ્ઞાની પુરુષોએ એ સમજાવવા માટે બધા શાસ્ત્રોનું સર્જન થયું છે પણ એ શાસ્ત્રની અંદર આપણી મતી કામ કરે એમ નથી માટે અહીંયા જ્ઞાની પુરુષ કહે છે કે આવો લક્ષ્ય કરવો હોય તો સદ્ગુરુનું અવલંબન લઈ લે અને સદ્ગુરુના લક્ષણ અમે ક્યાં જ આત્મસિદ્ધિમાં કોઈ વાત મોઢાની કે ઉડાવ વાત નથી શ્રીમદ રાજચંદ્રજી એક પણ એવી વાત નથી મૂકી કે જેમાં એને એને ઓળખાણ ના આપ્યું હોય એને ગુરુ કીધા હોય તો ઓળખાયું છે સદગુરુ કીધા તો ઓળખાયો હોય કીધા છે તો ઓળખાયો છે મતારથી કીધો તો ઓળખાયો છે આત્માથી કીધો તોય ઓળખાયો છે અને મમુખ શું તોય ઓળખાયો છે એટલે કોઈએ ભ્રમણમાં ન રહેવું કે હું આત્માર્થી છું મમુખ છું ગુરુ છું લક્ષણ આપ્યા છે અને લક્ષણ કોઈ ન જાણે તો હું તો જાણું છું ને કે મારામાં કેટલા છે મારી તો જાણે છે ને બસ સરળતા આવી જાય તો બધા જ પોતાની અતૃતિઓને દૂર કરીએ જીવનમાં લક્ષ્ય થવાની આજની વાતને આપણે વિરામ આપીએ કે આ લક્ષ્ય થાય જીવનની અંદર અને શાસ્ત્રથી આ લક્ષ્ય થઈ શકે એવી આપણી આજની વિદ્યમાન પ્રવર્તમાન અવસ્થા ન હોવાને કારણે સદ્ગુરુના અવલંબનથી અને એ સદગુરુ પરમકૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીના વચનોના અવલંબનથી વચન પ્રતીતિથી અમે આ પુરુષની પ્રતીતિ કરવાના છીએ આ જ આપણો ઉદ્યમ છે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો અને